સરળ હોય ને જયારે ન્યાયી થશે ત્યારે દુનિયા મંદિર આવે છે મંદિર માં એટલું બધું સરસ ચાલે ત્યાં ભગવાન ઉપરથી આવ્યા નોકર દબો ના કરે કે રીતે છોકરા ને બેસાકતા લોકો નોકરો નોકર ને પચીસ લાખી ગયા જાતે જઈ મુંબઈ માં આપની વાત સાચી છે વ્યાજબી છે વાત બરાબર કેવું સુંદર જીવન મંદિર મંદિર ચોખ્ખું ગીલ્લી આવે તો આ બધું તેજી ના ગુના છે બધા ભાઈ પૂછે છે કે આપે જેમ કહ્યું એની મારવાડી વૃત્તિ રાખવી સારી કે નહીં પ્રશ્ન પૂછો ભાઈ વાંચી હા પ્રશ્ન બહુ સુંદર તમે જવાબ આપો એમના માટે રાખો છોકરા નહી બોલતા મારવાઈ એમના એક ગુણ મુખ્ય નાખે ભગવાન સો લાખ આ એક ગુણ એક જ ગુણ દીધો બધા કુટ્યા નહી ખાડા ની વાત છે કોઈ વચ્ચે દેખાતા પટેલા કપડા દેખાતા અનંતા નું બંધી કસાય કેવાય ને લોભ લોભ અનતા નું બંધી કસાય કેવાય ને બધા શોધે આનંદ ચાલુ બધા નાગર હતા ને થાય બધા ખબર પડી હું લોકો સ્વભાવ ની વાત થોડી ગઈ કરો નાગર નાથમાં હતો પાછળ પછી મારા લોકો બધા બોલવા મળ્યા આ ભીખાર મોકલ્યો મારે ગયા તો આ દિખારો ને યાદ બગડે તરસો ને લોક શું કે જમાડવા કચાર બગડેચર નથી પણ પુરુ જમવું જોઈએ હા તું અડધું મનસુરી ચગડી હજાર ખર્ચા થાય પપોર ની જે રોટલી હોય થોડી શાક ભૂલ જાય રામકારી મળે ખબર જ નથી પડતી લોક ગરીબર જ નથી ખબર જ નથી પડતી નાતો બે રૂપિયા રૂપિયા જ બે ના પછી બગડી ગયા બે રૂપિયા મન વળે મન વડે તમારે રિક્ષા મળે આપણું એવું હવે તમને આખ ને આપી ચૂંટાતા આવતા આવું કરું છું આવું કરું કરો મનતા માય ને જરૂર પાણી પૈસા નાખવાનું હવે તો આ બધા છે પછી હા બઉ આફર ના કર્યા આપમાન થયા કરે હા એનું નથી છોકરા કહેતાનું કરે એને કઈ લાકડા ये ज्ञान लीधा पी बन शू दादा तो कुछ कहते ज्ञान दीदा पंदर दिवस આપડે કેવું થોડો માણસ ને ના હોય મનમાં આવે છે મારી પણ લાખ પૂરા થયા પછી બે લાખ થયા પછી આપી ચાલી વાર ભગવાન કેવાય એ ભગવાન કેરાયું જોડે દિવસ लफड़ा <laughs> नहीं नहीं। नहीं। नहीं। है, है तो या धर्म करू छोकरा ने एक कोई ने અને બીજું અમુક ભાર અને અમુક બીજા સારા કામ હોય ત્યાં પહોંચે બરાબર એ નિધારો ગામ પર આખું નીકળવું છું અને આ બંધાય બઉ ગઈ તો ગઈ પણ હજી મેળા મારા મેળા મારે હવે ના નથી કોણ મેળા મારે આમનો જ નઈ સમાધિ માણસ ઈચ્છા પૂરતું રહે સમાધિ માણસ કલાક પેહલા તો ઉપાધિમ હોય મસ્તી માટે મરતી વખત હે એટલે પછી સારું અવતાર બઉ સારો થાય અવતાર બઉ સારો થાય બધા દેવા માંડી આવે અવતાર તમાર સંઘ નસી થયો છે બધા સંઘ પૂછે બાબુ ભાઈ આવે આ બધું મને મારી પાસે વાત ના કરી દાદા પાસે પ્રતિજ્ઞા લીધી છે લાલસ ને દુનિયા લાલ લાળો પારે પાર કરે લાડો સરાયિ સમરાય સય�ા સય઺. સયાિં? સરિં? સરાયાિં સમાય સમાયાય સમાયાયાય. બઉ સિમ્પલ માણસ છે બઉ સાદા માણસ છે અંદર ના અંદર ના બઉ સાદા છે હા હા ચોખ્ખું કરો ખરેખર દલૈત છે કે આ ભ્રંશરીમાં દેખાય તે કડે ઉલટી થાય આ આ થાય ન આપણી હવ છું ને એટલું ઘર એટલું ઘણી બહુ સારું રહે છે પછી તકલીફ પડે તાર આપી કરી આપો દાદા વર્ણન કરો ને અમને ચેતવણી થાય ને એ કઈ ટાઈપ નો રંગ છે રંગ સારો સારો બે વાળી લાગે લાગે મજા નઈ એ જાણું તોય જાણું તોય કઈ લમકી ભરાય નઈ બી ભરાતા નથી ચારે તરફ મિત્ર મિત્ર પણ કઈ જાણું તોય એમ જ રહે તો કઈ કેન કઈ તાઈને જાણું દે કે મને એ મને અનુભવ થયો કે અનુભવ છે કરી લખું છું ઇત આધી દીકરીને હું પણ ભાઈને જાણ્યું કે તો ડાઉને છો તો થાય કે તો મને અનુભવ તો કર ગઈ પછી આવી દે કે એનું જ થઈ મુખ્ય પણ એમાં નિત્ય જ કામ કરતો હોય છે मुख्य काम करतो छे खोटू छे, जाने लृढ़ निश्चय रहे तो, तो खती जाए दृढ़ निश्चय ऐसी दृढ़ निश्चय ठीक સંઘ તરફથી આગળ જાય છે ભૂલી કેમ જવાતું હશે ભૂલી કેમ જવાતું હશે દેખાય દેખાય આપડે પૂછી જાય છે ઘણી વખત એવું થાય કે વિષય ને લીધે થઈને પાંચ પાંચ આગળ <laughs> मनु सुख गई એવું નહીં દાદા કાઢવી છે તો ખરી એટલે બીજા બધા ઉપાયો બતાવીએ છીએ તો ગાંઠતું નથી મને બીજા બધા ઉપાયો બતાવીએ છીએ તો ગાંટતું નથી એટલે આપ કોઈ સચોટ ઉપાય એવો કે નીકળી જ જાય આગમ મોટો અનુમાન કપટ રહિત આત્મઅર્પણ આ તો ભરપડ આગળ છે ઠીક છે કપટ રહિત આત્મઅર્પણ આપણે આત્મઅર્પણ મોટા મોટા સાસ્ત્રકાર્યો કર્યો એમ તેમ કેરા દે છે કેરા દે છે બહુ બોલતા છે તમને બસવાનું ડાગ રહિત આત્મઅર્પણ આત્મઅર્પણ લેવાનું બાકી છે કેટલી બહુ દુધી करवा देव कभी सकते आत्मा, आत्मा, आत्मा याद आवा बीजू मैंने दिखाई आप आत्मा के तो ज्ञान तत्व है ज्ञान तत्व ने शुद्ध चेतन जो है અને એની સાથે આત્મા શુદ્ધ ચેતન છે આ શુદ્ધ ચિત ને એને એનો જે દ્રષ્ટા છે તે આત્મા પ્રકાશ છે જ્ઞાન સ્વરૂપ ની સાથે કેતન છે તો જ્ઞાન શુદ્ધ છે હવે તેનું ચિત્તુ ને દર્શન શુદ્ધ ચિત શુદ્ધ દર્શન શુદ્ધ ની જે જોનારો એ પ્રકાર આત્મા છે કે આત્માતમ સ્વરૂપ છે સુક્ષ્મ છે એવું મને થાય છે લાગ્યો છેનું શું શું થાય બરાબર છે એ અંદર લાગે છે તો તમને શું લાગે સત્ય કેવો છે આત્મા સુક્ષ્મતમ છે કદી એ તો એ જ સગા સ્વરૂપે ને હે અને પ્રકાશ સ્વરૂપ કહે છે આ પ્રકાશ નું અર્થું નથી દાદા પ્રશ્ન એવો છે કે આ જે શુદ્ધ ચિત અને શુદ્ધ દર્શન એનો જે જોનારો છે એ છે તો આત્મા સૂક્ષ્મતમ આત્મા પ્રકાશ થયું છે શુદ્ધ ચિત અને